શ્લોક નંબર હિંસા કાર્ય નન અને રાજ્ય તેની પ્રાપ્તિને અર્થે પણ કોઈ મનુષ્યની હિંસા तो कोई प्रकार क्य न कर लौकिक अथवा वैदिक मनुष्य जाति अत्यंत मेहनत कोईपणस हिंसा कोई मोटो अपराध करो हो क्य न करी कारण के मनुष्य शरीर मलव अत्यन्त दुर्लभ है सर्व पुरुषार्थों साधन है मानव शरीर नाश थाय तो बधुज नष्ट थ गणाय श्रीमद् भागवतमा कहूं के देहोय मनुष्यों राजन पुरुषस्याखिल्थद अतस्त वधो वीर सर्वाध वध उच्य हे राजन आ मनुष्य शरीर जीवने धर्म अर्थ काम मोक्ष चारे पुरुषार्थनी प्राप्ति करातेवे આથી હેર આ શરીર નો નાશ કરી દેવો એટલે બધા શરીર નો નાશ કરવાથી પુરુષાર્થ નાશ થઈ જાય છે માણસ ની હત્યા શું છે પુરુષાર્થ નો પુરુષાર્થ હિન થઈ જવું અથવા તો કરી દેવો પુરુષાર્થી એને એને આત્મઘાત કર્યો આપણે આત્મઘાત જાણી ન કરેલું પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણ ધારમૃદ મૃદેહ માધ્યમ ખલું પુરુષાર્થ ને ઓલો કરી દે રદ બાતલ કરી દે તો એ આત્મહત્યા બીજાનો પુરુષાર્થ રદ કરી દેવો એને ચાન્સ એની નસ કાપી નાખવી તો એની હત્યા કરી દેવાય બ્રાહ્મણ ની હત્યા ના પાડી છે ને રાજા એ પણ બ્રાહ્મણ ની હત્યા ન કરવી ગમે દંડ ગમે ગુનામાં આવ્યો હોય તો એ બહુ ગુનામાં આવ્યો એને દંડ શું કરવો એની આજીવિકા લઈ લેવી પૂરતી એટલે એની હત્યા કરી પુરુષાર્થ હિન કરી દેવો એની હત્યા બીજું મનધારું પુષ્કળ ધન મેળવવું અને ત્રીજું ચક્રવર્તી રાજ્ય પ્રાપ્ત કરવું સત્તા મેળવવી સત્તામાં પણ માણસને બહુ રસ હોય છે બઉ રસ સત્તામાં જેવો રસ છે એટલો પછી ધન મેળવે છે હાથમાં આવી જાય તો એ માણસ શું વિચાર કરે કે હવે સત્તા આવે તો સારું એટલે સત્તા પાછળ ધન ને ખર્ચે પછી સત્તા આવે તો ધન ને સ્વાભાવિક પ્રવૃત્તિ આવી છે એટલે એનો અર્થ એવો છે કે માનવ જાત ધન કરતા પણ સત્તામાં વધારે રસ છે હો કરતા વધારે સત્તા સ્વાભાવિક છે કેમ થાય એનું કારણ હોય અનાદિકાળની આ વિદ્યા છે એ કોઈ સકારણ નથી નો કેમ થાય એનું કારણ હોય આનું કારણ છે કે આ આવું હોય તો થાય એવું નથી ને માણસના હૃદયમાં દોષ ઉગે છે નો કેમ ઉગે તો એનું કારણ તો ક્યાંય હોય ઉગે છે દોષ એનું કારણ ન હોય અનાદી નું છે જ કારણ શરીર છે એનું કારણ હું આવું છે એ તો હોવ ને સાબિત એટલે સત્તામાં રાગ છે ને એ વધારે છે આપડે કીડી છે રાગનું વધારે કેમ હોય થોડોક અને વધારવો હોય તો એના કારણનું સેવન કરું અનાદિ હોય એનું કારણ ન હોય અનાદિ હોય એનું કારણ સત્તામાં રાગ હું કરવા છે તો એવું કઈ નહીં એનું કારણ હોય હતો કેમ તો એનું કારણ બતાવી હોય એનું કારણ કે સંજોગો ભેળા કર્યા જાડો કરી દીધો રાગ એવું થાય એટલે સત્તામાં માણસને બહુ જ રાગ છે જેટલો રાગ નથી અને એટલો રાગ બીજા કોઈ પંચ વિષયમાં વિષય એટલે જો ઐશ્વર્યાર્થી નો મુક્તિ માં હોતે આડો આવે છે કલ્યા અમને કોઈ બતાવે નહી કવલ્યાર્થી બીજું ભગવાન એ બતાવેલ માંગતા બ્રહ્મરૂપ થઈ ગયો હોય એને માયાનો સ્પર્શ એને ન થતો હોય એટલે રામાનુજે એને સ્વતંત્રતા ભ્રમ કીધો છે સ્વતંત્રતા ભ્રમ છે માયા છે એમાં રાગ છે એ તો એને બંધન છે પણ સ્વતંત્રતા અનાદિ નું માયાનો જે રાગ છે એ અનાદિ નો છે એ કારણ શરીર છે તો સ્વતંત્રતા ભ્રમ હો કારણ શરીરમાં છે કે આપણને કોણ બતા છે જે ગમે તે હરું છું પારું છું મને જ્યાં ગમે ત્યાં હારું શું કરું છું તમે શું પૂછો એટલે આ જીવ ને એવું છે ભગવાન ને હોતું નામ તો કઈ અને સ્વતંત્રતા ભ્રમ ભ્રમ છે એ મુક્તિ બાધક છે બોલો માયા જેટલી મુક્તિ બાધક નથી બાતક છે સ્વતંત્ર માયાનો તો શાસ્ત્ર નિષેધ કર્યો છે ભગવાન રહેવું એવું તો કીધું કે નિષેધ તો કર્યો જ છે ને કોઈ સ્વતંત્ર ન રહેવું મહારાજે તો નિયમ નાખી દીધો કે સ્વતંત્ર ન રહેવું બે જણા ન રહેવું શું કરવા એકલા ન જવું ને એકલા નો બહાર ફરવું ને શું કરવા ને એનો અર્થ કે સ્વતંત્રતા હાવ લઈ તો નિષેધ તો છે પણ બોલો શું કરવા ને એનાથી નિર્લેપ થઈ મુક્ત થઈ જાય ભ્રમરૂપ થઈ જાય અને ત્યાર પછી સ્વતંત્રતા નો ભ્રમ રે છે કે હું સ્વતંત્ર હું કર એ પછી રહેશે પેલા રહેશે માયાને માયા એમાં કારણ છે સ્વતંત્રતા ભ્રમ માયા તો માયા થી તો નિર્લિપ્ત થઈ ગયો છે માયાના તો તરી ભ્રમરૂપ થઈ ગયો છે અને માયાના ચક્કર માંથી તો બારવી યોગ્ય છે અને પછી થાય છે મારે કોઈની જરૂર નથી મારે કોઈની આધીન રહેવાની જરૂર નથી હું કઈ કમ નથી કમ હોય તો કોક ની પામ હોય કોક ની પાસે જાય ને કમ જેને હોય એને કોની જરૂર છે એટલે સત્તામાં બહુ એની સત્તા છે એ એક ભગવાન એક કેન્દ્રિત છે એક ભગવાન પારે જન્માદેશ ભગવાન આ જગત ની સત્તા નું કેન્દ્ર છે એની સત્તા ને જો કોઈક સ્વીકારે તો એ ભ્રમ જાય ભ્રમ ક્યાંથી આવ્યો એવું ના પૂછવું એવું બહુ પૂછવાની જરૂર નહી એમ તમે શું કરો છો એવું બહુ પૂછવું નહીં હું શું કરું છું એમ તમારે ન પૂછે મને ત્યાં હારું છું સનાતન સિદ્ધાંત અમને શું પૂછવા હમણાં નવા જનરેશન તો એ બહુ હક લઈને આવે છે એને વળી પગને એમ થાય કે આપડે તો કોક ને પૂછવું જોઈએ આપણે તો જાણીએ છીએ કાકો થાકો તો જન્મથી કોક નો કાકો જન્મથી ને હોય એમાં કઈ કાકો થવું ના પડે એટલે જાણિયા કાકા છે મેળવી પડે એવું કઈ જરૂર પડે તો ગ્રહસ્થ ને લાગુ પડે તો આપડે સંત ત્યાગી ત્યાગી ને એ કઈ ધનમાં રાગ થોડો યોગ્ય છે પંચ વિષય છે એ બે કારણ પંચ વિષયમાં બે આવી ગયા ધન અને ધન શા માટે છે રાગ છે એટલે રાગ છે એટલે ધનમાં સ્ત્રીમાં પંચ વિષયમાં રાગ છે એટલા માટે મારે કીધું મોહ કારણ શું છે ઉત્તમ પંચ વિષયમાં છે એવું ના કીધું ધન છે કે સ્ત્રી છે એવું ના ઉત્તમ પંચ વિષયમાં રાગ છે એટલે ઐશ્વર્યાર્થી ન થવું સેવાથી થવું એનો વિકલ્પ એ છે ઐશ્વર્યાર્થી ને સેવાર્શ્વર્ય નો વિરુદ્ધ છે સેવા ઓપોઝિટ છે ભગવાનની સેવા ભગવાનની સેવા કામે એમ કે સેવા નશ્વર્ય ઐશ્વર્યા ન સ્ત્રી ઉત્તમ પંચ વિશે રાગ છે એ ધન અને સ્ત્રીનું બે નું કારણ છે ધન અને સ્ત્રી બે એમાં આવી ગયા એટલે મહારાજ એને મોહ નું કારણ કીધું અને એના કરતા પણ આ વધારે માયા થી હું કઈક છું એવું થઈ જાય તો મને કોઈ બતાવે નહિ એવું એ ન્યા પછી ત્યાર પછી હોતે જાગે તંત્રત્મા ઈ મુક્તિ કે જ થાય સ્વતંત્રતા ભ્રમ હોય તો જ્ઞાન એમ બોલે પડે જાય માનવિંસાના આટલા નિમિત્ત છે એક પોતાની મનગમતી સ્ત્રી મેળવવી બીજું મનધારું પુષ્કળ ધન મેળવવું અને ત્રીજું ચક્રવર્તી રાજ્ય પ્રાપ્ત કરવું બાકી ર તો મળી ગયું છે પણ સત્તા મળી જાય તો ઠીક સત્તા ને ભોગે અને ધન મનુષ્ય મારવો પરસ્ત્રી નો સંઘ એટલે ઐશ્વર્યાર થી ક્યારે થાય માણસ થોડોક માયા ઉપર ઉઠે પછી ત્યાર પછી એટલે માયામ ગોથા ખાતો હોય એને શું ઐશ્વર્ય મળે એટલે મુક્તો ની વાત છે આ મુક્તો ની પરીક્ષા છે ઐશ્વર્યાર થી ન થાવું એ તો ઐશ્વર્યા થી થાવું કે ન ને માથે કીધું છે આ લોક મુક્ત થઈ ગયો પછી એની કસોટી છે કે ઐશ્વર્યારથી છે કે નહીં એ તો મુક્તાનંદ સ્વામી ને ગોપાળાનંદી ગુણાત્તાનંદ સ્વામી ને એ બલિહારી કે ઐશ્વર્યાર્થી મુક્ત થઈ ગયા અને એટલું ઐશ્વર્ય હોય તો ઐશ્વર્યાર્થી કેવો ઐશ્વર્ય હોય એટલે ઐશ્વર્યાર થી ઐશ્વર્યમાં રાગ હોય ઐશ્વર્ય ત્યાં હોય એટલે ઐશ્વર્યારથી કેવો એવું કહે બધાને તો ઐશ્વર્ય હતા જ તેની બલિહારી તો એ જ છે એમાંથી કઈક બોધપાઠ લેવાનું હોય તો ઈજ છે એને રોલ મોડલ તરીકે રાખે તો એવા બધા ભગવાન જેવા તો એને ઐશ્વર્યમાં રંચ માત્ર રાગ નો એટલે પડ્યા હોય એની તો વાત જ ક્યાં છે હું કઈક પૂજા આવ અને હું કઈ ગણાવ એ જ ઐશ્વર્ય છે અટાણ કોઈ ગણતું ન એટલે ગણવા મળે તો પછી બીજું જાગે અટાણ કોઈ ગણે નહીશ પંચવીસ થી ઉપર ઉઠે પછી થાય એવો નિયમ તો પછી જ એની બધી બોલબાલા આવે છે અટાણી હોય તો કઈ ઓલો દબાઈ ગયોગ હોય બીજો રાગ નથી માણ હોય રોકીને બેઠો હોય એટલે પછી જગ્યા ન મળી તો બહાર ઊભો છે વાટ જાય લાઈન આ જગ્યા કરે તો હું જાઉં એટલે જગ્યા નથી મળી એટલા એટલે ઐશ્વર્યનો રાગ નથી એવું નથી અને આ વયો જાય એટલે આ એના કરતા ઊંડો છે આ જો જતો હોય તો ઓલા વૈયા જાય જલ્દી ઐશ્વર્ય રાગ ન હોય એમ કેવાનું છે આ એના કરતા જીવમાં બઉ ઊંડો પડ્યો છે બ્રહ્મરૂપ થઈ જાય તો હજી પડ્યો બ્રહ્મરૂપ માં તો કઈ દેખાય જ નહીં ને હોય જ નહીં ને બ્રહ્મરૂપ થાય એમાં તો કઈ દોષ હોય નહિ પણ તોય પડ્યો ઐશ્વર્યારથી બધા જે થાય છે એ તો મુક્ત થયા પછી જ થાય છે એટલે નોતા એવા પેલા નહોતા એવું નથી એમ પણ એનું ઐશ્વર્યારથી પણ દેખાય છે એ તો મુક્ત થયા પછી જ દેખાય છે ત્યાં સુધી તો પીડ્યું છે માલિપ પણ ચાન્સ નતો ને ઐશ્વર્ય બધા કોને આવે મારે સિદ્ધિઓ કોને આવે કઈક હોય તો એમાં આવે ને સિદ્ધિઓ નહી તો ક્યાંથી આવેલો બધો આમ રાગ પંચવીસ એના રાગ માળોડતો હોય અને હું સિદ્ધિઓ આવે એને કહેતો એને ધક્કા આવે એને શાય બધા ધક્કા દે સિદ્ધિયુ નો મળે સિદ્ધિઓ કીધું કે સેવા ધર્મ પરમ ગહનો ગહન છે બહુ ઊંડો છે યોગી ના બાપ્ય યોગીઓને હાથમાં નથી આવતો યોગી એના મનનો વિષય બનતો નથી ષ્ટી છે ને એ વિષય સંબંધ વિષયતા સંબંધે ષષ્ઠી હવે સ્વામીજી વિષયતા સંબંધે ષ્ઠી યોગી નામ્યા હાથમાં નથી આવતો પરાય કોક પકડાવે તો આપણે કરીએ કરાય પકડાવે તો કરીને વેટ કરીએ તો વેઠ થાય પરાય કોક પકડાવે ત્યારે બેઠે બીજું થાય પરાય કોકે પકડાવી દીધું હોય ક્યાં તમારે કરવાનું તો આ ક્યાં ક્યાં વેઠ આવી રાજા મહારાજા પરાયને પકડાવતા કે તારા અહીંથી રાણીબાનું કામ એટલું કરી ઘરના રાણીબા નું મૂકીને પછી એના રાણીબાનું કામ કરવા જવાનું એટલે વેઠ જ થાય પકડાય મનુષ્યને મારવો પરસ્ત્રી નો સંગ કરવો વાક પારુષ્ય અને દંડ પારુષ્ય આ ચાર પ્રકારના સાહસ જઘન્ય ઘોર અપરાધ છે આ બધા અપરાધ છે ક્યાં ક્યાં એક મનુષ્ય મારવો એટલે એને પુરુષાર્થ એના બધા કાપી નાખે માણસ એનો દેહ કાપે છે એના કરતા દેહ નો કઈ ખોઈટ નથી આજીવ ને બીજો કરતા ત્યારે જ છે એટલે ખોઈટ નથી એને પણ એનો અપરાધ શું છે પુરુષાર્થ એને પુરુષાર્થ એના બધા કાપી નાખી એમાં મનુષ્ય દેહ છે એટલે મોક્ષ પુરુષાર્થ કાપી નાખ્યો એને મોક્ષ મનુષ્ય દેહ માં જ થાય મોક્ષ નો પુરુષ દેહ માં કાપી નાખે કઈ ન કરે એટલે પુરુષ એટલે એ બઉ મોટો દંડ છે અને બીજો પરસ્ત્રીનો સંઘ કરો પરસ્ત્રી નો સંઘ અને ત્રીજું દંડ પારુષ વાણી થી પીડા કરવી કટાક્ષ કરી બઉ જઘન્ય અપરાધ છે એ કીધું શું લિખ્યું ઘોર અપરાધ છે ઘોર અપરાધ છે જઘન્ય અપરાધ છે એટલે એનો જાજો દંડ કરવો જોઈએ વાણી અને દંડ પારુષ એટલે વાણીની કઠોરતા પારુષની કઠોરતા પ્રજા નો પિતા છે બાપ છે એ દીકરાને જેવો દંડ દે એવો દંડ દેવાનો બાપ જેમ દીકરાને દંડ દે એવો દંડ દેવાનો પોલીસ વાળા દઈ દે એવો નહી સાંભળતો નથી પછી બેગ લાપો મારે પોલીસો એમ કે હું તને કેદુ નો કઉ છું એમ પેલા તો મારી દે પોતાની મૂર્ખ મૂર્ખ માણ દે જઘન્ય નો અર્થન્ય એને મોત ની સજા દેવી જોઈએ એટલે જ્ઞાંતિ ઘા ઝા ઘા એમ એમ થઈ ગયું શબ્દ ઉપર માધવીયમાં જગન્ય એટલે બોલો જ્ઞ નથી પણ હં મનુષ્યની હત્યા ને ચાર પ્રકારના સાહસમાં ગણે છે નીચ જાતિના ગુણહીન મનુષ્યની હિંસા કરી હોય તો પણ ઉત્તમ સાહસ નામના રાજદંડ વિધાન છે अढ़ार वर्ण मनुष्य में तारतम्यता प्रायश्चित गौरव कहूँ मनुष्य हिंसा सर्वथा तीदेवी मनुष्य की हत्या करनाक भोगवा पीप्य ना जन्म फरीवार स्मृति में कहू अर्थात मानव अंत ना एवं दुरंत दुख भोगव पड़ेगा આત્મઘાત ન કરતવ્યુધા અયોગ્યાચરણા ક્લાપી ના વિશ્વ બંધનાદીના અને આત્મઘાત आत्मघात तो तीर्थ ने विषेप न करव ने क्रोधे कर न करव कई अयोग्य आचरण थी जाए मूंझाई आत्मघात न करव झेर खाई तथा गले टूपो खाई ने तथा कूए पड़ी ने तथा पर्वत पर पड़ी ने इत्यादिक कोई रीते आत्मघात न करव हिंसा बे प्रकार हो एक पार्क की हिंसा बीज पोता हिंसा પારકી હિંસા નું નિરાકરણ કર્યું હવે પોતાની હિંસાનું નિરાકરણ કરે છે આદિત્ય પુરાણ નું વચન છે કે આ બ્રાહ્મણા દ્વારા સ્વર્ગાદી મહાફલ જીગીસયા પ્રવિષે જ્વલનમ તોયમ બ્રાહ્મણ બ્રાહ્મણ બ્રાહ્મણથી લઈને કોઈ પણ માણસને સ્વર્ગ મહાન ફળ મેળવવાની ઈચ્છા હોય તો તે સળગતા અગ્નિમાં કુદી પડે પુષ્કળ ઊંડા પાણીમાં પડે અથવા અન્નજળ છોડી દે આવા શાસ્ત્રમાં કહેલા પ્રયાગાદી પ્રાણી પણ ઉપાત ન કરવો મહારાજે હું કીધું કે ઢોંડિયા જીવની હિંસા થાય છે તો પાણી પીવો તો એમાં જીવની હિંસા થાય છે તો શું કરું મારા જ ના પડે કા હિંસા નથી મોક્ષ છે એ મુખ્ય છે એટલે મોક્ષ માં વિરોધી ન હોય સ્વપર દ્રોહ નામ સત્યમ ભાષ્ય એમાં સ્વ મુખ્ય કે પર મુખ્ય સ્વપર દ્રોહ્યમ ન કરવી છે પોતાની હિંસા ન કરવી એવું મારે જ કીધું અને પારકા ની હિંસા ન કરવી પારકા ની હિંસા પેલા ન કરવી અને પોતાની હિંસા એવું સત્ય વચન પણ ન બોલવું સ્વપર દ્રોહનું કલ્યાણ કરવું મહત્વનું કે પોતાનું કલ્યાણ કરવું મહત્વનું મહારાજ કે વડતાલના હોળ માં વતના વૃત માં મહારાજ તમે મોટા માણસ ને કરાવો તો સમાસ બહુ થાય તો મહારાજ કે સમાસ મહારાજે હું કીધું અમારે બને નહીં અમારે બને નહીં કોઈ મોટા માણસ સમાધિ કરાવી તો એ ગામ કરે તો એ તો અમારે જોતું જોતું નથી અને અમારે મોટા માણસ બને નહીં બહુ કોઈ કોઈ નમી દે એવું નથી તો મહારાજ એવું હતું મોટા માણસ મહારાજ પોતાના શિષ્યો ન બનાવતા મોટા માણસ શિષ્યો બને તો રાજી ન થતા અભિપ્રાય હા એમાં તો નથી કીધું સત્સંગ વધુ કે અમારો અભિપ્રાય શું કે પોતાને પોતાને સત્સંગ કરવો કરાવન ના ભગત નો સત્સંગ થાય એ અમારા હૃદય નોસ્ય અભિપ્રાય છે બીજા ને કરાવે એમાં કે પોતે કરે એમાં પોતે કરે તો એટલા બધા આવતા તો બીજા એક વખત સત્સંગ કરાવ્યો એના ઉપર વધારે રાજી થતા કે પોતે કર્યો હોય એને કોના ઉપર બીજા મહારાજ દાખલા તરીકે ધારો કે મહારાજ ગરડામાં છે ને કઈ ઉત્સવ કરે ને બધા એ દેશ દેશ થી સંતો આવે તો કોક કેક મેં મહારાજ મેં દરરોજ પાંચસો માળા ફેરવીને કોક કેક મેં મહારાજ હું પાંચસો જણા ને સત્સંગ કરી સત્સંગી કરી આવ્યો તો મહારાજ કોના ઉપર વધારે રાજતા સત્સંગી કરાવે એના ઉપર પોતે કર્યો હોય પાંચસો માળા ફેરવી એને સત્સંગ કર્યું જ કેવાય ને કરાવું કરે કરાવે એમાં કે પોતે કરે એમાં રાખવા તો ગયો પોતે રાખવા તો ગયો પણ પોતાનું ન રહ્યું પણ બીજા ને કરાવે તો ભગવાન નું કામ તો કર્યું છે તો ભગવાન શું કરવા આવે આત્મકલ્યાણ કરવા આવે છે તો ભગવાન નું કામ કરે ઈ મોટો કે પોતાનું કામ કરે ઈ મોટો અપવાદ ક્યા પ્રવર્તે ઉત્સર્ગ ક્યા પ્રવર્તે નહી નહીવાદ પેલો પ્રવર્તે અપવાદ ને મૂકી ને ઉત્સર્ગ ની પ્રવૃતિ થાય અપવાદ પેલો પ્રવર્તે વધ એટલે પોતાનું કલ્યાણ થાય કલ્યાણ જ છે તો એમ અને ભગવાન જે પૃથ્વી ઉપર આવે છે એટલે વાલો થાય કે બીજા કરે એ વધારે વાલો થાય એ તો મંગલ સ્વામીજી હોય કે ભાઈ સ્વામીજી હોય કે નવા વિદ્વાનો આપણે એવો જોઈએ આપડે તો એવું માની છે કે વી આર ન બળદિયા જેવા ગોંધા જેવા છે જાણિયા કાકા છે જાણિયા કાકા હતા અને પછી तो भगवान, भगवान वालों के आधार बीजा जा सामाज मु तो शू करने साओ હું તમે હું કયો છું ચાલો તમે જ કહો શાસ્ત્ર બતાવો મંગલ સ્વામી મહારાજ થાય રાજી જ હોય વધારે કારણ કે મહારાજ છે એ બીજાનું કલ્યાણ કરવા આવે છે તો રાજી થવા જોઈએ વધારે મહારાજ એમ કીધું કે ભગવાન ભગત સત્સંગ કરવો અભિપ્રાય છે એવું કીધું ભગવાન નું ભજન કરવું અને ભગવાન ના ભગત નો સત્સંગ કરવો એ અમારો રહસ્ય અભિપ્રાય છે એવું કીધું પોતાનું ન કરે પોતાનો જે મોક્ષ પુરુષાર્થ છે આનો નો થયો એટલે એવું તો વિશ્વ મંગલ સ્વામી મને ભગવાન માર્ગે ચડાવ્યો અને એ પછી બગડી ગયા હું ખરખો રહી ગયો એનું ન થાય ત્યાં સુધી મને ન કરવા દેવા અમારે દસ જણા એને દસ જણા ને ચડાવ્યા હોય એટલે અમારે દસ જણા ને જવું પડે તમે કોઈ વાતે અહીંયા હાલો અને આ મૂકો એટલે દસ જણા એક બે જણા બે સાળ પકડી પકડી નેકડીને લે તમે હું કે છો તમને હું એમાં દેખાય છે મારે એવું કીધું ના ના બીજા ના કલ્યાણ નો જાજો તો મારા જ મહિમા કીધો છે બહાર તો વાળી પાછું પોતાનું જ કરે છે આવો બધાય જીવ મહિમા કીધો છે તો મારા જ કીધો છે એટલો બીજી કઈ કીધો નથી કયા આંગળી એક જીવને ઉગારે તો બ્રહ્માંડ ઉગેરે થાય એવું કઈ ગીતા કીધું છે ગીતામાં તો ક્યાંય નથી કીધું એ તો મારા જ કીધું છે પણ એનું કારણ એ છે કે બીજાને સત્સંગ કરાવે બીજાને સત્સંગ કરાવે એનું ફળ હું પોતાને સત્સંગ થાય મહારાજ રાજી થાય રાજી થાય ને એનું ફળ હું રાજી થાય ભગવાન રાજી થાય પણ ઈતાન થતું નથી જીવ સુખ થાય સત્સંગ નું થાય ને તો ઈતાન આવ્યું એટલે ઓલા બીજા બધા ઓલા જેવું થયું જ્યાં વિશ્વ મંગલ સ્વામી નું કલ્યાણ ન થાય ત્યાં સુધી અમારું દહ નું ન થાય એને દરવાજા ખરવા દે ત્યાર પછી અમે કરીએ એટલે ન્યાય એવું નથી પણ આ એવું છે આત્મનુલું પતિ ન પત્યુ કામાય પતિ પ્રિયો આત્મન કામાય પતિ પ્રિયો પુત્ર કામાય ન પુત્રો પ્રિયો આત્મન કામાય પુત્ર પ્રિયો બીજાનું જે કલ્યાણ છે એ અંતે તો પોતાના કલ્યાણમાં એડ કરવાનું છે રાજીપો છે એ રાજીપા સુખ આવે ને એ તો ક્યાંથી આવે પોતે જો માયા ડૂબકા મારતો હોય તો ભગવાન કલ્યાણ છે એ વાટ જોઈને બેઠું રે આને અને સુખી કરવા માટે વાટ જોઈને બેઠું રહે ભગવાન નો રાજીપો એ આ ક્યાંથી સુખી થઈ હેલા તો ઈ પોતે માયા માં રગદોળાય છે તો એ સુખી ક્યાં જ થઈ શકે એને જે ભગવાનની મૂર્તિનું સુખ આવવું જોઈએ અને ભગવાન ના રાજી નું સુખ આવવું જોઈએ એ ક્યારે આવે શક્ય ક્યારે થાય કલ્યાણ થાય પોતાનું કલ્યાણ થાય તો બધે ભગવાન નો રાજીપ બધું રે બારોબાર રહે તો મળે ન કમાય છે અંતે તો પણ એવું બોલાય નહિ ભગવાન માં પ્રીતિ છે એ છે ને માટે છે આત્મા કામ પોતાના આત્મા થાય હારું થાય એટલા માટે છે બીજા ગયા માટે ભગવાન માં પ્રીતિ છે કે ભગવાન નો રાજીપો છે જીવ ને નોખા નોખા હું કરવા લીધા પુરુષાર્થ સત્ય નહી તો પુરુષાર્થ સત્ય નો જો જીવ છે એ બ્રહ્મ ભળી જતો હોય તો પુરુષાર્થ માણા કરે હું કરવા એને પોતાના પુરુષાર્થ નો ફાયદો મારું કઈ નો રે તો પોતાનો પુરુષાર્થ જો ફળ પોતાને મળવાનું નથી બીજાને જ મળી જવાનું છે અથવા તો કોઈને નથી મળવાનું પુરુષાર્થ કોઈ કરે એટલે આત્મા કામ આવે એ પુત્રો પ્રિયો પરમાત્મા ભગવાન હોત એટલા માટે પણ ભગવાનને એવું કહેવાય એટલે જો એને ભગવાન ના પોતાના આત્મામાં સુખ ન મળે પોતાના ઘેર જ ન આવે તો બીજા ને કરાવ્યો બીજા ને કરાવી રાજીપો જાય છે રાજીપાનું બંધ કરીને બેઠો તો પોતાના ઘેર તો આવવાનું નથી એટલે મારા કીધું કે અમારો રહસ્ય કે પોતાનું કરીને પછી બીજાનું કરે એ અમારો રહસ્ય અભિપ્રાય રહસ્ય અભિપ્રાય તો ખરેખર મહારાજ નો એવો જ પોતાનું કરી ને પછી બીજાનું જાજુ કરે પોતાનું કરી અને બીજાનું જાજુ કરે કારણ કે રહસ્ય અભિપ્રાય માં છે મહારાજ પોતે અહીંયા પૃથ્વી ઉપર આવે છે એ બીજાનું કલ્યાણ કરવા આવે છે પોતાનું કરવા નથી આવતા એ બીજાનું કરવા અને આ જીવ છે એ બીજાનું જ કરી રાખે મહારાજની જેમ જ તુલ થઈ જવા મારા તુલ્ય થઈ જવા રાખે તો બનવો જોઈએ ભોગવવાને એની જે મિનિમમ શરત છે બધી એ તો એને મળવી જ જોઈએ નહી તો ક્યાંથી એટલે શ્રુતિ આવી છે આત્મના કામાય એવું સર્વમ પ્રિયમ ભાવતી એટલે ભગવાન કલ્યાણ થાય એટલા માટે બીજું કરવું છે એટલે એવું થાય છે તમે એવી ઈચ્છા કરો કે ન કરો ભગવાન પ્રીતિ કરો એટલું સુખ છે ધર્મ જ્ઞાન પોતે પોતાન માટે કઈ માની ખરેખર તો પોતાના માટે ખરેખર તો ભક્તિ કરે છે એ કઈ ભગવાન માટે છે ઊંધું છે બધું આ વિજ્ઞાન બધું ઊંધું છે ભગવાન ની ભક્તિ એટલે ભગવાન માટે કરે છે તો એ અંતે પોતાના માટે કરે એટલે આત્મ ના કામ એ ઉપર સર્વમ પ્રિયમ ભવતી સર્વસ્વ કામ સર્વમ પ્રિયમ ના ભાવતી માટે કઈ બોટો નથી માણીએ કે એવી જ દશા નથી ભગવાન નો રાજીપો જો માણીએ કે એવી દશા જ નથી તો પછી રાજીપો આવે કામ ન શું બહુ દોમ દોમ સાહેબી હોય અને એડિયાનો શીરો સમૃદ્ધિ સમૃદ્ધિ છે એ બીજા ને હાટું કામ કરે ભગવાન નો રાજી થાય તો આને પંચ વિશ્વ ખાતો હોય ભગવાન ખુદ આવે તો કાઢીજી કાઢી શકે ભગવાન મહારાજ અહીંયા આવ્યા તો શું કરવા ને આવ્યા તા પુરુષો ભગવાન ને તો બધા કરવું જ આ પોતે હવળો થાય તે બીજ થાય પોતે જયારે ભગવાન ના સંકલ્પ માં ભળે કે ભગવાન કરવા આવ્યા છે તો ભલે મારે મારું કરી નાખવું છે તે જ થાય અને નકદ તો ભગવાન કેટલા વખત અવતારા અસંખ્ય ભગવાન ના અવતાર તો અસંખ્ય વાર ભગવાન અસંખ્ય વાર આવી ગયા તો બધા આપડે ખ્યા તો એટલે આ જીવ છે ભગવાન ને કરવું હોય તો જીવ કલ્યાણ થાય એવું નથી જીવ પેલા મારે કલ્યાણ કરવું છે તો ભગવાન નો આવે તોય થઈ જાય અને પેલું ભગવાન આવે તોય ન થાય આવે એટલે થઈ જાય એવું થોડું આવે તે માને એનું થાય ન માને ન આ લોકો સંકલ્પ કરે ના ગોઠવી લેવું આપડે ક્યાં કમ છે ન હોય નો ગોઠવાનું તો આપણે ગોઠવી લઈએ આપણે કઈ થોડા એટલે અંતે આત્મા નું અસ્તિત્વ એટલા માટે સ્વીકારવું પડ્યું છે શંકરાચાર્ય વેદમાંથી રામાનુજાચાર્ય ક્યાંથી ગ્રહણ કર્યો વેદમાંથી ક્યાંક બે પીડી છે બ્રહ્મસૂત્ર માં આવે છે ઉપગચ્છન કેળો છું હું બહુ આવો છ હોશિયાર છું એટલે દેહ માનતો હતો તો ઈ દેહ જેવો જડ થઈ ગયો દેહ જેવો જળ ઈ એમ માને કે હું ચેતન છું તો હું આ દેહ નથી તો ચેતન થઈ જાય શંકરાચાર્ય હું ખોટું કર્યું ઉલટું જો દેહ આ જળ છે એ માણસ એમ કરી દેતા હોય તો ખરેખર નું ચેતન છે એમ ચેતન નું ચેતન છે કેટલો બધો ફાયદો પોતાનું રૂપ માને માન્યતા હું ખોટી એમાં ભાઈ પરમાત્મા નો લોભ ક્યાં થાય લોભ તો પોતાનું કરવાનો છે પરમાત્મા નો લોભ ક્યાં છે પરમાત્મા મોક્ષ સુખ છે એનાથી પુરુષાર્થ છે વેદોમાં પુરુષાર્થ કીધો છે તો એ પછી કોના માટે પુરુષાર્થ કોના માટે પુરુષાર્થ ને મૂળ કાપી નાખે છે એટલે ઈ ઉત્તમ અભિપ્રાય નથી આ મોક્ષ દશા દશા પછી અત્યારે કરેલો અત્યારે કરેલો પુરુષાર્થ છે મળે છે તો ભગવાન દેતા નથી ને એટલું બધું ભગવાન નું કેવાનું હો છે અત્યારે તમે પુરુષાર્થ કરો અને ભોગવો તો એ ફળ તો પુરુષાર્થ નું છે ને કે ભગવાન ના રાજીપાનું હોય પણ રાજીપાનું મળે છે કે ભગવાન કેળો ફળી ગયો હોય તો આજે દેહ ના જેવો જળ થઈ ગયો હું દેહરૂપ છું તો એને ચેતના નો આનંદ છે નો આનંદ છે કોક ને કોણી મારી આવે તો એનો છે કારણ કે એ જડ છે કોણી મારે એટલે મેં એને કોણી મારી દીધી એને ચેતના આનંદ છે શું કરવાનું નથી પોતાને દેહવાની છે પોતાને માન્યો છે એવો કે હું દેહ છું તો એનો આનંદ નથી એનો જળ આનંદ જેટલો હોય એટલો બધો આવે આનંદ છે એ બધોય આવે અને ચેતનનો એટલો ન આવે અને બોલો જો એ પોતાને ભગવાન માનવા મળે તો જીવ નો આવે તો એને ભગવાન નો આવે તો એને ભગવાન નો આવે કારણ કે એને તો એમ જ માન્યું છે ને કે જીવ અપલાપ કરી નાખવાનો છે જીવ અપલાપ કરી નાખે અને અપલાપ કરી નાખે એટલે ભગવાન આનંદ લે ક્યાં મોટે એમ લે કેમ ઊંડા ઘોનામાં ડૂબકી મારે ટાડું પાણી હોય પીવા જાય તો પી કેમ નથી બંધી છે એમ તો એ ટાટા પાણી સુખ હું એને મોઢું ખોલવાનું બંધી છે ન્યા જઈને જો ભગવાન થઈ જતો હોય ભગવાન થઈ જાય તો એને કઈ બીજું કઈ સુખ આવે નહી અને પાછો પોતે મટી ને ભગવાન થાય છે ભગવાન જેવો થઈ જાય બ્રહ્મ ને બધા ભગવાન થઈ ને ભગવાન જેવા ભોગ એને ભોગવે છે ભગવાન જેવા ભોગવે પણ પોતે મટી નથી જતા એટલે પોતાનું અસ્તિત્વ ભગવાન સુખ રા અનુભવવા માટે પણ પોતાનું અસ્તિત્વ થઈ જાય ભગવાન પોતાનું સુખ ન આવે અને ભગવાન નું સુખ આવે ભગવાન નું સુખ ભોગવનારો કોણ નહી પોતે જ ભગવાન થઈ ગયો ભગવાન આપણે પુરુષાર્થ તો પોતાના છે ભગવાન ને તો ભગવાન નું સુખ છે તો કઈ એનું સુખ મટી નથી ગયું અને એને નથી એવું નથી કઈ તો નથી એવું નથી ન હોય તો એના માટે પુરુષાર્થ કરવો જોઈએ જેને છે એને પુરુષાર્થ ક્યાં કરવાની જરૂર છે એને જાળવી રાખવું પડે એવું નથી નો કઈક પુરુષાર્થ કરે તો જાય એવું થોડું છે તો પુરુષાર્થ પુરુષાર્થ ને હાચા રાખવા માટે અને પછી મર્યા પછી પુરુષાર્થ ફળ ભોગવવા માટે પણ જીવાત્માનું સ્વતંત્ર અસ્તિત્વ જરૂરી છે સ્વતંત્ર અભિમાન स्वतंत्र अस्तित्व जरूरी है स्वतंत्र अभिमान जय स्वामी महाराज जय